વધારે પહોંચાડવા જેવા છે નાની નાની પ્રોપરીઓ એમાં સરસ હોય છે એટલે લોકોને વધારે ફાયદો થાય એટલે ઇન્ડિયા ને અહિયાં વધારે મોકલાવો એના માટે કર્યું છે શોધકો કરવા તૈયાર જાય છે આપડે તમારે આપડે નાની બુક અગ્ર વિજ્ઞાની હોય ને ઓછા પાના હોય એટલે લોકો વાંચી જલ્દી કાઢે અને એનાથી આગળ જાણવા માટે પાછા શોધ કરે કે ક્યાં કઈ પુસ્તકો લેવા પાછા આપતા વાણી મોટી ને એટલે વાંચી ના શકે દાદા તમારે બધા મોકલો મોકલો આવી વાણી કોઈ ચગા માં વાપર્યું નથી લોકો બધું તૈયાર થઈ ગયું કોઈ વેચે છે ને એ લોકો છે અક્રમ વિજ્ઞાન નો મસાલો લોકો ને રુચિકર અને ગ્રાહ્ય પછી જાય છે બધા છે કે જે ક્યારે આવશે ક્યારે આવશે મંદિર માં આપે આપણું અંગેનાથ માં આપે કે પછી આટલા પુત્ર માં આપે એમાં પૂર્ણ મારી બરોબર છે શું ફેર કર્યો ગાજા શું કહ્યું જોઈએ વાપરવું છે એટલે આપડે માટે સતુચ છે ને આત્મા માટે પૂછે છે કે કોઈ પૈસા મંદિર માં આપે મહાત્મા આપે તો કોઈ મંદિર માં આપે ભાવના ભાવના પુણ્ય એક જ જાત નું બધું પુણ્ય જ છે મંદ નું કરો કરો ને તો એમનું કેવું એમ છે કે આપડે તો આપી દેવાના પછી દાદા ને ત્યાં એ એવું નહીં એમ આપણી ભાવના ભાવના શું એમ પૂછીએ મારે જ્ઞાનદાન દબાણ કરી ત્યાં પછી થઈ જાય બધું મંદિર આપતો પુત્ર ના આવે નઈ આપવાના આપડે આપવાના ને તે પાછા લેવા બરાબર છે કેવું કે છે કે અન્નદાન શ્રેષ્ઠ દાન છે તો કે શાસ્ત્ર માં એવું કે છે કોઈ માણસ આપડે તો ઘેર કોઈ આવ્યો ભૂખ્યો આવ્યો કોઈ સંતુ કોઈ ભૂખ્યો આવ્યો આપડે અહી પહેરું પાણી પાવાનું જમાડવાના જવા બીજું એનું હજુ આવું બીજું બીજું કામ નવું થઈ જાય છે એ આપડે જોવા ને જવું એટલું જીવતા રહે ને એક દાદા પુરતા રે આપડાવાથી એક દાડા પુરતા જીવતા એક પ્રકાર નું દવા પછી એનાથી ઊંચું દવાનું દાન આપણે કોઈ દવાખાના હોય બસો રૂપિયા દવા લાવવાની હોય પૈસા ના દવા ના લાવતો હોય તો આપડે આપીએ છ મહિના જીવો એ રે પેલા કરો અને એના અભયદાન કોઈ જીવને ત્રાસ પડે નહી કોઈ દુઃખ ના થાય એવું જો ભાવના કરીને કાઢીએ તો એ અભયદાન કહેવાય માણસો આપે જ્ઞાનદાન કરી શકે સહેલી વાત નથી ઔષધદાન વધે તો ઔષધ આપે વધે તો આપે ને ક્યાંથી આપે મંદિર બંદિરે આમ નું જ્ઞાન તો આમાં સંસાર મુશ્કેલ થાય ને બરાબર ભણતો અને આ જ્ઞાન તો હું છું હાઈ ક્લાસ આવી ઘ એટલે મંદિર નો જોર બહુ પડે નહિ ઠંડી પકડ હોય અને આપણને ખબર હોય પડે કે આ વસ્તુ ના બનવી જોઈએ એમ કે પહેલાની અમુક જે પકડો પકડેલી હોય તે આપણે અત્યારે જાણીએ કે આ ખોટી છે આવું ના હોવું જોઈએ છતાંય પછી ઈચ્છા ના એ પકડ પછી દાદા પાસે આવીને રડવું પણ કર્યું હા પણ જેટલા પ્રતિક કરીએ મારે કાકી કહેતા હતા ને કે આ મીના છે સાઈઠ મહિના કેટલા દિવસ ન ચિંતા નહિ તો બઉ ભેર થશે નવી જાતિ ની કૃપા થી બધી બઉ થઈ ગઈ એને દાદાની કૃપા પણ નક્કી કર્યુંલી નક્કી કર્યું રોજ આખા ઘર વડમ વડા કર્યા રોજકાવ્યા એ નારા ગયે ની પ્રતિવા મળે એ રોજ પ્રતિબંધ કરે માટે રસ્તો કરો ભલે પછી ગયો આનંદ નઈ રાખો તમે આનંદ રહે લાકડાપ કેવાય બરો આજે મુલી કેટલી બટ રાતી નહીં બારડોલી સુધી આવી ગયા છો તો કે મંદિર સુધી કેવી રીતે પોચાય મંદિર સુધી ક્યારે કેવી રીતે પહોંચાય દેખાય બધું <laughs> <laughs> રીતા તો તો તો મોટા મોટું આપડે તો એ ફિલ્મ જે દેખાડે જે પ્રજ્ઞા દેખાડે છે કે પ્રજ્ઞાને દેખાય છે પ્રજ્ઞા એટલે આસરા દેખાય છે હા પ્રજ્ઞા બનથી જાય પ્રજ્ઞા તો દિ시다સના આລະ આપનો એ પર વાતના વેરી ગુડ પાછો જ આયા બધી ગરોથી પણ છે પટેલ ને પૂછે છે દાદા કે કાલે રડતી હતી તો એને દેખાય કે આ રડે છે પણ પાછા અંદર થી દાદા ભગવાન જઈ જાય કે આ ચાલુ હતા તો એ રીતા ને જોતું હતું કોણ અને અસીમ જે બોલતું તું કોણ કાલે રડતી ફૂલ લઈને આવી હતી અહિયાં એનો જન્મ હતો ને ફૂલ લઈને આવી હતી પછી આપે કહ્યું ને કે આવા પૈસા ના ખર્ચા એને પછી એને એકદમ રડવું આવ્યું રીતા તો રડતી હતી અને એને સિદ્ધાર્થમાં જોતા હતા કે આ રીતા રડે છે પણ સાથે પેલું હસીમજી ક્યાંય બોલતું તું Why is it Shiranya Ar.? That's it, here's the original tape! Yes – there's Okертвomundations baraha. He told me, and it is still one of his presence and the unit. Rita has not given this verse of joy, but the daughter of Rita... ઓ, તો પછી શુદ્ધાત્મા શું કરે છે જ્ઞાતા રશન આ બધાને એટલે બધા જાણે છે અહિયાં બેસેલા બધા વાગે છે તેને હો હો فين જે જાણે છે શુદ્ધ આત્મા એકલી રીટાને એવું અમને હોય ખરું બધું જાણ્યું એટલે આ રીટા રરે છે અંદર શિમજે એકા બોલાય છે એ બધું જ જાણે છે એ શુદ્ધ આત્મા એટલે આખું જે બધું આખી ફિલ્મ જે જાણે છે એ શુદ્ધ આત્મા એને કેન ખબર પડી ગઈ કે એને શુદ્ધ આત્માને જ કેન અને જે રીટાનું જે બુદ્ધિ બુદ્ધિને જો આત્મા બુદ્ધિ બુદ્ધિ શું કરી રહી છે મન શું કરી રહી છે અહંકાર શું કરી રહ્યું છે બધા પરમાત્મા પદ રહ્યું એ શું કરે સુધાત્મા થઈ ગયો પરમાત્મા બની ગયો પરમાત્મા અને પરમાત્મા થયે એટલે કેવ્ઞાન થઈ જાય જ્ઞાન થયેલ થઈ ગયા પરમાત્મા નિર્વાહ પદ ને લાયક થઈ ગયા આપડે વાત થાય તો અરુભાઈ એવું કામ કરે વાણિયાગી કેવાય ફૂલ માં પૈસા નથી ખર્ચા થાય તો એમ કહ્યું કે બીજા ની કાઢ એટલે ફૂલ માં પૈસા નથી ખર્ચા એક વખત અમારે સત્સંગમાં કઈ વાત નીકળે ત્યારે વિચાર કરતા કરતા લીધેલા એકાદ ફૂલ આવું પૈસા પાણી કરેગ્યુલર મને કુ બાર જે તો મંદિર માં નાખે છે અમારે તો સ્ટોર માંથી બચ્યું કે આપણે બધા ને કોઈ આપતું ને તો પેલા જતા ફેલા હોય બુ કરે છે એ સિદ્ધાર્થમાં જુએ છે તો એ જ્ઞાતા દ્રષ્ટા તરીકે જુએ છે સિદ્ધાર્થમાં બુદ્ધિ ને આત્મા દાદા શુદ્ધાત્મા પછી પરમાત્મા પરમાત્મા છે પણ આ થાય પણ પરમાત્મા કેવાય નહી કેવાય નહી પણ એ દર્શન માં આવેલું બધું જેમ જેમ જ્ઞાન માં આવતું જાય એમ ધીમે ધીમે ચડતો જાય ખબર પડે મિત્રો ચારિત્ર માં આવે એટલે ચારિત્ર માં આવે એટલે જ્ઞાન માં આવ્યું કેવાય જ્ઞાન માં આવે એટલે ચારિત્ર માં પૂરા થઈ જશે પ્રતિક્રમણ કર્યા કરીયે તો પછી અહિયાં ઓછા થાય પ્રતિક્રમણ કર્યા જ કરીએ તો કર્મ ના ધક્કા ઓછા થાય ઓછા થઈ જાય મગન ભી કે છે કે હજુ હીરા વગર રહી ગયા છે એમ છે હે આવું આવું ના કે ચાર કુલો લાયા તો નહીં કિલા ડોલર લાયા તો દસ ડોલર નહી બરાબર દાદા પોતે ભાવ ભૂલી જવાય છે ને દાદા પ્રત્યે ના રાજમાં આપડે સરળ થયા જ્ઞાન થયું શુદ્ધાત્મા થયું ભાન થાય લોક મોટા પૈસા કઈ જાય જૈન છોકરી જૈન કેતો હોય ને તરુલતા બેન પૂછે છે કે આપડે પ્રતિક્રમણ કરીએ પછી આપડે ભાવ થી સુકામા કરવાની ભાવ થી કે નઈ નઈ એમ એમ નહીં આપડે એમ કહી શકીએ આ ભાવના સંખ્યા અસંખ્યા ભાવના રાત વેચના કરતા લખીએ એટલું જ છે બીજા લોકેલી પસ્તાઓ કરી ચાર પાંચ ગુલા ને દસ ગણું તાર સાંજા સાંજે તો પૂછે છે કે આપણે આખા જગત ના જીવો કરીએ સારા મારો ભાવ છે આખા જગદી જાણીએ કઈ પણ એમ કે ના થાય તો કરીએ પેલું જ કરવું પડે તો છોડાય રૂઠી કે તમે એક બેર કરો ઈ છોલ ના આતો ધ્યાનનો ધ્યેય કે શું હોય કે એક એકાત વાત તો કરવાનો હોય આર્ત ધ્યાનનો પ્રતિક્રમ આતો ધ્યાનનો પ્રતિક્રમણ કરવાનો હોય આતો ધ્યાન છે કે અને આતો ધ્યાન કેતો આતો ધ્યાન કોને કોચે ઈ ધ્યાન ભંકારને દુખ માકો એને ઈસે લાગે છે પોતા અહંકાર સાધુ ધ્યાન તો પોતે ના હોય હું ચંદુલાલ છું પછી છોડી દેણવાઈ ભાઈ થાય ત્યાં પાંચ ની હોય ત્યાં બી ચિંતા કરે એ યાદ કોઈને માટે અવરું વિચારવું અવરું એ પોતાનું પોતાને મારું ગાળું કાર થાય અહંકાર આર્તું જાન કહેવાય ને બરોબર જ્ઞાન ના હોય તારે અહંકાર લેવા જાય એટલે આપડા મહાત્મા રવ થાય આપણે ખાસ રક્ષાબેન પોતે ખાલી વિચાર આવે અને જતો રે કોઈ ખરાબ વિચાર આવે ને જતો રહે બોલાય નહી પણ એ બધા જતા શું કેવાય આ જવાય કેવાયું ના પડે સાચું પડે નહી ને પણ મારી પર હશે તો હજી ફરી મેં અંદર સારા યાદ કર્યા બધું યાદ તન્મયા દશા કેવાય ને વિચાર આવે અને ચિત્ત ફોટો બતાવે તો તે તન્મયા દશા કેવાય ને કરનારો પણ જાણનાર સુધે જ હોય આપડે જોડવાનારો આપડે તો કરી દેજો ઘેર ઘેર કરી દેજો એ ઉદ્ર છે કે આ બધું રીટચ કરે છે એવું રહે છે એવું રહે છે કે આ બધું રીટચ કરે છે ચાલો ચાલો અમારી અજન્ની છે ના પેલા તો હાલે જેટલું જેટલા આખું શરીર આ મંતે તમારું મંતર તમારું છે બુદ્ધિ ન બુદ્ધિ લગે તમને બુદ્ધિ ન થાય બુદ્ધિ છે એમ નામ કેવાય મજ ના પડે ફર્યા કરે બીજી સમજાય બુદ્ધિ દકલ કરે તમે જયારે તમારા પરમાણુ હવે જેટલું બાર ના પરમાણુ શુદ્ધ પરમાણુ શુદ્ધ પરમાણુ સ્પંદન થાય એટલે હાલે તો બધા હાલે જો બુ આપણે કાળે નહીં બુદ્ધિ પણ આ તનવા આકાર થઈ જાય કોઈ કરતો તનવાર કહે તો મનથી તમારે ક્યારે ખરો પાણી થી દેસી નઈ હાંકાર બુદ્ધિ બુદ્ધિ અહંકાર બિચારી બુદ્ધિ અહંકાર તો બધો અધરો બુદ્ધિ ને દસિયે જ અલંગલ ઓગસ ઓગસ મને મળી જતું છે સમજ દે ભાઈ મારી વાત સમજો હા પડી આપ પડી આપે સમજાતું છે તમાйга અનુગ્રહ એનો આ રીતે કહો જોઈએ કે સુખ કરતા વર્લી કે મજા એ આત્મા કરતા પ્રભુભાઈ પૂછે છે કે આ બધી પ્રક્રિયા જળ સાથે કેમ છે જળ સાથે જે તન્મકાર થઈને એક્સપ્રેસ થાય છે ને એ કે હાથમાં કેમ એક્સપ્રેસ નથી થતો હાથમાં કેમ દસ ટકા છે નેવું ટકા જડ સાથે એક્સપ્રેસ થાય છે હાથમાં બુદ્ધિ થવા થવા ને ચાલી ને આવીશું મફત છે મારી બુદ્ધિ મૂર્તિ બધા સફળ રહેશે કઈક છું બુદ્ધ ને કેવાથી કઈક છું કરું આપડે પૂછ્યું કે શું થયું પૂરું છે પણ આપડે કેવું શશિકાંત કે ભાઈ જાણસ ભાગ નો સાર સારો કરશો તો આ શું નડ કે પડે પુષ્પા નું કિલે કિલર કરેના કઈ નાખે આ પેલી ભૂલી જે આ દ્વાર થી આયી છે ને આખો જા એટલે જ જાત નો આનંદ રહ્યા કરે મને ભેગી થાય કે ના થાય બધા કેમ હોય છે મીના ની મધર મીના ની કાકી જુદું જુદું તમારે મગમતો ક્યાં તો એ મગમ્યા હું તમે હું જાય તમે વિચારના ચાથી બધા કે બુદ્ધિ વાળ એવી બુદ્ધિ દેખાય લોકો મોટા બધા ભણેલા માણસો મું ભાઈ પૂછે છે તમારે તો આ ધબકા પાયા છે એનો શું અર્થ તમારે જાતે કરો તે નીકળી જાય મારા હું તો જ્ઞાન માં આવું હોય છે ને અક્રમ જ્ઞાન છે સુધાર્થ માં થાય પછી રહ્યું છે સુધાર્થમાં થઈ શકતો નથી કમીક માં જયારે સુધાર્થમાં થાય તે અક્રમો જાય અને આપડે સુધાર્થમાં હોય તો વેપારી વેપાર કરી શકીએ લાઈવાર કરો શશી કાંતિ બરોબર છે ને કઈ કૂદ્યા છે ને નઈ કૂદે છે ને ઘણી વાર મોટે થી બોલતા હોય કે શું આટલું મોટે થી બોલો છો બીજા આજુબાજુ વાળા કેડો શું પાડો છે